વાય અજોડ જ્ઞાની કે સંસારમાં રહી ને સંસાર નાખ હોય ત્યાગ કર્યા સિવાય નો મોક્ષ જાય અક્રમ વિજ્ઞાન છે અક્રમ માર્ગ છે દેવ વિતરાગ માર્ગ છે દેવ વિતરાગ ના માર્ગ છે ઠંડક રહેશે આપણે આ થઈ ગયા અંદર અંદર કારખાનો આપણો આનંદ હોય તો કારખાનો આનંદ ને આ ફરી ઠંડક થઈ ફરી ઠંડુ થઈ જશે ધંધા ને ગઈ માણસ ને ખોટ જાય ધંધા ને ગાય કોને જાય માણસ ધોળા થઈ જાય કે લા ધોળા થઈ જાય વાતો થોડા થઈ જાય ઉમર થાય ખંભાત માં બાવીસ ફૂટ દરિયા ઉતરે છે ત્યારે બાવીસ ફૂટ ચડે છે બાવીસ મુંબઈમાં દસ ફૂટ ચડે છે દસ ફૂટ ઉતરે છે જેટલી ખોટ ખાતો આવડે ને એટલો નફો ખાતો આવડે મે તોડી પાડવા એવું મેં નક્કી કર્યું ને જે આ થયું કે શું કહ્યું હીરા વેપાર કર્યો તે તમારા પછી હીરા વેચાતા લઈ ગયો અને અમને એસી ટકા વીસ ટકા પેલા ને ફાયદો થશે ઉધાર મારા પેલો આવી લાખ રૂપિયા જયારે બધા દુનિયા ના છોકરા માની દઉ બઉ સારું મારી પૂજાવી છોકરો બોલે લઈ ગયું આ માથા પણ લપ થઈ લઈ લઈ લે મે તો લાકડા છોડે નઈ આવે ચોકરાને લાગ એક લટ ગઈ હા કુછ ન હોય મને દે જ નઈ બડી યુવન યુવા નગરી મેં તો રખરી મજાની બાજી છે બળિયા તમને દીધી કઈ નથી ઘરે મને નામે દેવા પાછાં કોણ દે દે દે પરિવાર સુભાંતરી આઈ બહુત ના પૈસા છે તે ના કાઢે તો મોફ ના થાય એનું શું કારણે પૈસા એ આ વ્યવહાર પ્રિય વસ્તુ કરી અને પ્રિય વસ્તુ જ્યાંથી ત્યાં થાય ને ત્યાંથી પ્રિય વસ્તુમાં જાય ત્યાગ થતો જાય છે એ અનુભવ માં આવશે તમને કેમ લાગે પ્રિય વસ્તુ છે ને તેવામાં આપી ક્યાં મન અહી મહારાજ હોરા એ ટેકો હું જાતે ઉતારે દે દે ચાલે ચાલે આ જિન સે વારી પેલે ને એકદમ વિશ્રાટ એજ મજા છે એકદમ વિતરાટ આપણી પાસે એ શીખીએ છીએ જબરજસ્ત મોટા મોટો ભયંકર ગુનો કઈ ને આવે છે હીરાબાઈ સચ્ચેદાન ઉપરથી પણ સ્પ્રિંકલ કરી છોડ ઉપડે બીજું કહેવાય મૂળ ગુણ પ્રોટેશન કરાવને કોઈને માર ખાતો હોય ત્યારે પ્રોટેશન મારો ગુણ હતો હું ઓછી દઉં ચા ભરવા મળી વાત નીકળી ગયો થોડો ઘણો નીકળી ગયો બધું ગરમ કર્યું એક કયો અને જો આમ કહેવા ના કર્યો કહ્યું ને તો બીજા બહાર જાવ આ હું ક્યારે જતી નહીં માની બેઠો રહે તમે કોઈ કરી બાર વ્યવા કીર્તિ કોઈ કીર્તિ ભાઈ પેલું મહિનું ચોખું થાય તો કોણ આપડે નૈ કરીએ છે છપ્પન એમને બેકલા એકલા નીકળ્યા છપ્પન એમને બેટલા નીકળી ગયા માંડા વિલાસ માં આ શબ્દ થતો નથી વાધા એટલે જેને કન્યા ના મળતી હોય અને રખડી મળેલો હોય તેને અમને મળત કે ના મળતું આપડે બઉ દાદા એ એ ગાયમુને એક જ ચીજ કરવાની ગાયમુને કે કેને કેમ કેમ રપોર કલાજે બપોર દેઈ દે કે નહીં સ્વાદને આનું નામ હતું એને જેને પઈવાનો મલતું ના હોય એને વાડોને મટા દેવા ને હા સંતો થાય સંતો છે એટલે પરે છોકરી ના આપે એને રખડી ગયો ના એ આવું નાખે વાંધા ના કેવાય વાંધા ના કેવાય મારું બીજું કેવાય કે કોને કેવાય દાદા વાંધા કોને કેવાય વેન્ડર ને કેવાયન્ડર હોય ને જોડા ને છાપા છે છતાં એ સમાજમાં સમાજમાં વર્ડો શબ્દો વપરાય છે ખબર નથી ભવાનો રીતે વાંધો એટલે નહી સ્ત્રી જાતિ નહી પૂરું જાતિ અમારા હાથ હાથ હેરા મિત્ર એકના એકા ને ને એ સીધો હાટવાટ લ્યો તો કે મારું ઘર તો જ નહી ઓ ચાલા જાય ને મોર આવું તો તો આ તો મતલબ સેક કરીયો ને બહુ ડાટા ને આને અમદાવાદ આવેલા ચોમાસ તારીખ મંગળવાર તારીખ આવે છે ખ્યાલ નથી પણ આવે છે કોઈ કોઈ આવે કોઈ પણ ખરાબ નથી અશાંતિ નું મારું લઈ રહ્યું તમે અશાંતિ વધારે આવે અશાંતિ કેમ કેમ મને લાગે છે કેમ કેમ થાય છે મને નવાય લાગે છે કેમ કેમ થાય છે મને નવી લાગે તમને શું લાગે તમાર ભાવ છે બરાબર મેં બેન બાબ છે બાબા ની ગરજ સારી કે નહી સારું ના <laughs> તપાસ ના કરીએમા થયું ના જોઈએ અને બિના થઈ તો અશાંતિ નહી જાય થયું છે તો આજે આત્મા કરીએ સેલ્ફ રિયલાઈઝ કરીએ કે આ ફોન બેભાન પણ આની બેન થયું આનું કાકી થયું આનું બે દીકરી થયું આ બધી રંગ બિલુફો કેટલી બધી રંગ બિલીફો એ રોંગ બી લીખવા લઈને આ દુઃખો છે બધા એટલે રોંગ બી લીખવું ફ્રેકચર કરી નાખું અને રાઈટ બિલિફ એટલે સમ્યક દર્શન કરી આપવું એટલે હા ત્યારે રાત આવ્યો છો તેનો બદલો મળી જશે નહી તો આ તો પછી ચાર મહિના છ મહિના રાહ જોવી પડે સારી કેવો છે બાંધપણ હતું ના રે મન તારે વધુ મન કરી અને પી તો હા આગુ બાજુ જ ના થાય દાદા દાદા દેખાય દાદા ભગવાન મારે શી કરે છે કોણ નામ સુધી સપે મારી ચારગીરી કરવી પડે ના કરવી કેવું ઉમર કેટલી થઈ આપણે ના <discouraged> ગુરુજીアン કે વેટે વેટે જી ભૂતા યાન થી કરા નમસ્કાર યાન એ જી સ્વાધીયા કોબ દિના ઓર દેલા કે જોલોન પર અસર થાતા હૈ મેરા નયો મૈતે મન તો ઓલ લે પર પર કન્યા નઈ જો દીસે ગરાડા ગરાવ હે દે વારી ને મધરી સન પર બર તો તે નહી હવે નર મે લેકે તાલા દી બાજી દી પર તેર દી ઉપયોગ પૂર્વક ઉપવાસ કરવા તો કરવા નહી તો હવે બી ચા કરીને શું કરવા બે કરવા તો ઉપયોગ પૂર્વક કરવા એવા એક બે એકબીજા એક ભરે બે ના ભાઈ ગુલાબ ના ફૂલ જેવા છે ગુલાબ ના ફૂલ ઘણા જાય તો આનંદ થયેલા એવા બે ના કરવું પડે મારે ના બીજી બાજુ ના ખા બીજી બાબત આ અતારમાં છ મહિના માટે લે ને મારી પાસે છ મહિના માટે બહુ જાય છ મહિના માટે બહુ કોઈ મારી પાસે છ મહિના ની ઠંડક આનો આરોપણ થાય છે શું થાય છે એટલે તમને અનુભવ છે કે ખાલી આ ઠંડક આત્માની હતી આ તો એ આપડે મામત ના માની એટલે અનુભવ કરવા માટે અમે આ છ મહિના કરવા જોઈએ અને પછી કરેડિયા ના થયું જે જે કરવા નઈ પાણી રેડવાનું એક અહિયા નું બંધી ફૂલથી રીતે આવે બધું કરેલું હોય એનું આ ઉકેલ ના કરીએ છીએ એક બાજુ પુણ્ય બોજીએ છીએ આવો નહી દાદા આ જે કરી રહ્યા છે એ તો પૂર્વે કરેલું છે એનું બોલ્યા તમે હું એવું બોલ્યો પાપા નું બંદી પુણ્ય બોલ્યો થાય આ ફૂન છે તમારે બોલવાની કેવી એ પણ સમજવાની એ તો સમજવા નથી કશું છું સમજતું નથી માય નિરાત હા માય ની મારું જનારો સમજ તમારું નામ છે મદદ આરીતે બરો તો હું બોલરી આ તમને શું કે લેતો નથી ના આનું તો જેનો બરો તો કેતાઈ મત છોડના દેવાતા મસી જાય ને આન્ચે કેતાઈ આમાં ગણી ગમે કિનાડે બહાર સમી આ મિત્ર બરો નાંચે કદા વિત્રા ગંડે છે કોઈ સચિદો દે લે જૈન ધરમાં જોય છે નિપ્રંતન કરો धर्मान जैन धर्म फरक कहवाता कर है विकराट और जैन धर्म फरक जैन धर्म तू विकाट धर्म जिने જીનેશ્વરો પણ હોય અને આત્મજની ઉપર નાની ઉપર ના ભેદ વિજ્ઞાની હોય એ બધા જીવ જાય કરો જીનેશ્વર કહેવાય ને એમની પાસે તે ધારણ કરે એક કલાક નીકા સાંભળે ત્યારે સારું થાય શું થાય હવે જઈશું નામ જઈ શું નાતો જઈ જૈન ના બે માર્ગ ભગવાડ બતાવી જ્ઞાની મળે તો મોક્ષ માર્ગ ના મળે તો સમ્યક દર્શન ના થાય તો હશે કોઈ મુક્તિ થઈ ગઈ ન થાય બરોબર સમય દર્શન થાય ત્યાં સુધી ના થાય સમય દર્શન કેવું જોઈએ કે કલાક રહેવું જોઈએ છે કારણ જે છે અને હવે ચીડા આવે પણ દાદા ની આજ્ઞા શું છે આ ફાઇલ નો સંભાવે નિકાલ કરો શું આજ્ઞા છે ભાવે નિકાલ કરો આ ફાયલો નો એટલો શબ્દ તમારે દાદા ની આજ્ઞાની ગાળું બનતા આવશે આપડે મનમાં નક્કી કરવાનું કે મારે સંભાવો નિકાલતો હોય એની અસર એની પર પડશે આજના પાછું અસર એની પડશે એવું આ સાયંતિ વિજ્ઞાન છે આ એટલે તમારે ના થાય તો પણ મારે કરવા નિકાલ કરવાને મારે દાખલા આપવું કે આપડે ઓફિસ માં જવું છે તો ફાઇલ નંબર ટુ ને કહીએ કે તમે જમવાનું મૂકી દો ત્યારે કે પાંચ લઈને આવો એટલે આપડે પાંચ મિનિટ એની અંદર ગયા રસોડા મળ્યા આપડે જોયું તે પોતે કરી ઉતારતા ઘી જારી ને તે તપેલી સજી ગઈ તે તપેલી ઓવરટર્ન થઈ ગઈ આ કયું જ્ઞાન હાજર થશે આપણું કોને કર્યું એવું જ્ઞાન હાજર થશે અથવા તપેલી ઓવરટર્ન કોને કરી શક્તિ એ કરી સમજાય ને આ વ્યવસ્થિત શક્તિ આ થઈ ભગવાન જેવા થઈ ગયા સાચી વાત નાની જાય પછી એમાં થાય ને એટલે તમારે કેવાનું દાજા નથી ને ક્યાંક ના એટલે પછી હવે શું થયું કે કોને કર્યું કોને કર્યું છે માટે આપડે સંભાળો નિકાલ કરવો છે આપડે કઈ ભાખરી તૈયાર થયા ને આપડે તો આ ભાખરી તો તૈયાર છે સમજે એ સંભાળો નિકાલ થઈ ગયો સંભાળો નિકાલ ખોલું છે બીજું પડવા દેખાય તમે એની એજ છે સમજો ને કે પડે હજારો પડ હોય છે ના થાય એમ તમને એમ લાગે કે ઉઠી જ જાય સમજો ને ના સમજાય ભરત રાજા કર્યા હતા તે વિજ્ઞાન છે આ શું છે ભરત રાજા સંસારમાં રહી લડીયો લડતા હતા એ વિજ્ઞાન અક્રમ વિજ્ઞાન છે આ કેવું અને ભગવાને ક્રમિક આપી છે પણ સાચી છે પણ ક્રમિક એ ધોરીમાર્ગ છે અને આ છે તે ડ્રાયવર્ડો નીકળ્યા આ કાયમ રસ્તો નથી આ તો જેમાં લાખ વેલાઈ ગયા અથવા ચાલીસ પચાસ હજાર આવી ગયા લાખ વેલા થઈ જાય એમનું કલ્યાણ થઈ ગયું કાલ થી જ દ્રૌદ્રણ બંધ થઈ જશે આ ર થઈ ગયા મગ મગ રૌદ્ર ધ્યાન આર્થિક જ બંધ બીજો દાખલો આપડે સુધાર્થ કરીએ છીએ બાયડું હોય ને આમાં કોઈ બાચી ઠોકે તો આપડે જ્ઞાન થી તમે શું સમજી વાંધો બેઠા બેઠા અંદર બેઠા બેઠા જ્ઞાન થી શું સમજો કોણ આવ્યું આજાણી તો આપડે પેલા બોલતા હતા હવે હવે આ જ્ઞાન બોલ્યા પછી શું બોલવાય એમ શું કેવાનું કોઈ ભાઈ લાવી આપડે બી જોઈએ તો ફાઇલ નંબર ફિફ્ટી આપણી જોડે એરના વાળો મુસલમાન હોય સુલેમાન આપડી જોડે હોય તેને પૂછાય કેમ ભાઈ શું આવેલેમાન પચાસ નંબર ની ફાઇલ એને બોલે બેહારી સુલેમાન ને સુલેમાન અમે તમારા સાહેબ ગળા જ છીએ અને આ કોઠરે એસી રૂપિયા ભાવ તમારે મગાય નઈ કાર ભાવ વધી ગયા છે તેને લખ્યા છે તો આપણે કઈ ભાવ વધી ગયા હોય તો અમારી પાસે ના થાય કરાવે કાયમ ના કરે પચાવી અને બદલે પચાસ કોણ થાય ના માને ના માને સમજલો અને સંભાળો નિકાલ કરી અને પછી જતો હોય તો આપડે પૂછીએ પેલા દુઃખ નહીં નહીં થાય નહીં થાય સમજાય ને પછી ભલે પોતા હમદેર પાડો તમને હમદેર પાડવાની શક્તિ હોય હોય તો હોય તો છેતરો નહીં અને ના હોય તો પાંચ થી અંદર પાડે છે આપીશ પણ અત્યારે મારી આ સ્થિતિ છે આપડે બધું કઈ સંભાળ નિકાલ શકો એ ગાળો બોલે તો કઈ ગાળો બોલશો તો આમ કયું ભય એવું નથી પત રેતી ને પી દઈએ તો કઈ પીએલ નીકળે એ સમજ પાડી અને નિવેરો રાખો ને તમારે શું કેવાનું ધીરજભાઈ હું તારી જોડે તો પછી ક્યાંથી આ રીતવાય ને કબાક માં ક્યાંથી લઈ જવાના અને ધીરજ ધીરે દેખાય ને તે આપડે ખાબર રોકવાનો અમે જે તારી ગભરાશું નહીં કહીએ એને બધા કોઈ ખબર રોકનારો મજા જ નથી ને તમે એની વાઈ ને કે આવું કઈ ખુ હોય હું બાપ બાપ સીમંત હોય તને બાપ ને કહી મારા અત્યારે આવી છે તમે ખાલી હું જો અંતર અસલ નથી થોડું ઢોંગરા જેવો જ છું પહેલા વાત ના કરી આપડે ખબર આપડે ખબર છે ખરો શ્વા કેવાય કે આત્મા નો શ્વાસ કેવો એ ખરો શ્વાસ આ શ્વા તો પરા કેવાય શું કેવાય પાછું મૂકીને જતો રહ્યો મૂકીને અહીંયા જોડે લઈ જાય છે ઘેર પાછા આવું આપેલા સાઈડ પહોંચ્યા ત્રીજે ઘેર આપડે ઘેર થઈ ગયું એને ઝઘડો મળ્યો ને પેલા સાહેબ કે છે હું તને એક પૈ નહીં હાલ કેમ બધા ભાવ લખ્યો છે તારે સગ્યો ઓછી ના લઉં નથી કોંગ્રેસના બહુ મોટા માણસ છો પણ મારા ભાવ વધી ના ચાલે હું કોંગ્રેસનો મોટો માણસ છું સમજુ સુધાર બોલાય નહીં આ તારે વધી ગયો હોય ગમે તે તારે ચાલે જ નહીં આગળ અપાય નહીં સાહેબ પૈ એ છોડવાનું નથી મારે આ પી ચા આપી દો એટલે ધમકા જરામકી આપો પૈસા હતા ને ચાલવા મારે હું સાહેબ હું જવ છું સાહેબ સાહેબ શું હુકમ છે જોઈ દઈશ કે પૂરા પૈસા આપ્યા કોણ જીતે જીતે જીતે થાય તો ના કોઈ બોલે જયારે બોક્સે અત્યારે બંધન વેર થી છે અત્યારે આ ફરી વેલ ઉત્પન્ન ના થાય એ તો જમ્બા નીકાળ કરી નાખો જેમ ના આપડે ભાઈ મોટું જોખમ આવ્યું વેલ નું તો મને પૂછી દઉં દાદા કે હવે પાંચમી આજ્ઞા આપું છું શું નામ તમારું કેશવ કેશવજી કેશવજી કેશવજી તો કે નામ નું સિદ્ધાર્થ નામ નું છોકરા હવે આ ચોપડો શું થયું નોર્મલ ચોપડો તેનામી કાઢશે તમારે ચોપડો છો નો શુદ્ધાર્થો કાંઈક શુદ્ધાર્થ કરીએ કાંઈક જેટલી આજ્ઞા પાડશે એટલી ગમે થઈ જશે મેરે આજ્ઞા પાડશે એટલું શુદ્ધાર્થ થઈ જશે બીજું દાદા ની પાસે માતા પૂરું કરવી પડે ના કરવી પડે બઉ ચાર હાથ બે પગને છે બે બે હાથ છે અને પ્લેન માં આજે ગાડી માં આજે પણ દર્શન કરી જવાનું એવું બધું કરી જવું સમજ ને અમે તમને શક્તિ આપીશું તમારે કોઈ પણ દુઃખ થાય તેની ગેરંટી અમારી બુદ્ધિ ને વાપરશો નહીં કારણ મારા બુદ્ધિ નથી એક મારા બુદ્ધિ નથી એક મારા બુદ્ધિ નથી એટલે તમારે બુદ્ધિ જરૂરથી ઉભું થયું છે બંધ થઈ જાય થશે બીજું દાદા ની પાસે આવશે અને હું અહિયાં આશીર્વાદ આપું શક્તિ આપું અને આ સત્સંગ વાતાવરણ એના થી આપડે તમે થશે બીજું પુસ્તક સત્ય છે કારણ કે દાદા દાદાની વાણી બધાને દસ હજાર બે ત્રણ લાખ પુસ્તકો છે પૈસા જો લેતા હોય આ સંઘ તો એક પક્ષ આનું અક્રમ વિજ્ઞાન નામ નું નીકળે છે ડિપાર્ટમેન્ટ જુદું કહી આપી જ છે એ પૈસા લઈને એમાં મારી ફ્રેશ વાણી આવે તાજી વાણી દર મહિને બરોબર ને એ પણ અક્ષમ વિજ્ઞાન એ લોકોની ઈચ્છા છે